નિયમ જ એવો વાત છે મને એટલું થિયો છે એટલું પ્રેક્ટિસમાં ના હોય મારા હા બરોબર છે આપ પેલા ચાર ટકાની વાત કરો છો થાય છે એટલે આમ થિયલ પૂરું નહીં થયેલું નહીટિકલ પૂરું નહીં તો શરૂ જ કે વાત હતા નહીં ના કહીએ અમે ના કહીએ બરોબર આ ખટપટિયા વિતરાતરા એટલે આપ વિતરા આપડી ખટપટ અમારા કામમાં આવી ખટપટ કોણ લેતર એનો કેનાર હોય એનો કેનારો સુધી એનો કેનારો સુધી શબ્દ છે તો હોય સસંદ જ્યાં સુધી શબ્દ છે ત્યાં સુધી સત્સંગ બોલો આ મેળ ઠાય પડ્યા બધા ઓલતા નથી ખરો નીકળે છે એ બધું સૂક્ષ્મપણે પણ કહેવાય તો ખરી રીતે બોલો છું લે વાટે તમારે કઈ દુઃખ છે કે નકમ ભંભાઈ છો ભાભાઈ ને હવે દાદા આપણે જ્ઞાની પાસેથી આવીએ છીએ તો જ્ઞાની પાસે તો બધી રોંગ બિલીફ લઈને આવીએ છીએ અને અમે એમ સમજીએ છીએ કે આ છે તે સમ્યક બુદ્ધિ થઈ સમ્યક બુદ્ધિ જે પેલા વિપરીત બુદ્ધિ હતી તેને બદલે આ સમ્યક બુદ્ધિ થઈ હવે સમ્યક બુદ્ધિ દાદા અને આ જે પછી પેલી પ્રજ્ઞા પ્રજ્ઞા એ બે માં કેટલો અંતર હા કેવલ જાય કેવું કેવલ જ્ઞાન છે એટલો પ્રજ્ઞા ફૂલ સ્ટેજ માં થાય જાગૃતિ એટલે દાદા આ પ્રજ્ઞા ને એવી રીતે સમજીએ કે પ્રજ્ઞા અત્યારે અમને ગમે તે કશું હોય તે વખત અંદર જે ચેતાવે છે એ દિવસ એ ચેતવે છે એટલે સમય સમય બુદ્ધિ ના ચેતવે સમય સમ્યક બુદ્ધિ ચેતવે ને બુદ્ધિ દૂર હોય બુદ્ધિ દાદા બાર વાગ્યા હા બાર વાગ્યા અઠ્યાવીસ મહાત્મા લુઘડા વગર જવાના છીએ દિગમ્બર ગુંજિયા નહી બિલકુલ એક કપડો જાય અભૂતિપૂર્વક બધા છે કંઈ સંભળાય છે સરકી દોસ ઓર આપડે પાંચના રાખો ઉપર આ પૂયાય તમારું તમારી ભૂલ હશે ના થાય ને આપડે કરી દેતું વિચાર તો આવ્યા કરે પણ વિચાર આવો भाव करव तफा विचार तो आव करव तफा नाश करने उपाय विचार तो आ करें विचार आवेश भाव करो तफा भाव करो हो अहंकार ना हो एक प्रश्न मैं दादा खबू तो कई रिक्त भाव करो ये बताओ દાદા થવું જ હોય દાદા ભગવાન થવું હોય તો કઈ રીતે ભાવ કરવો બીજી બધી છોડો બરોબર ના હોય આવે છે એ તો સમજાય છે કે ભે ભાવ હંમેશા તમે કઈ નટું તો ભાવ બંધાય કર્મ બંધાય એવો ભાવ ક્યારે થાય નહીં પણ મારે અત્યારે ભગવાન નહીં ના ભાઈ કયા પ્રકાર ભાવ કરે માણસ કેવી રીતે એમાં તને તન્મ થઈ જાવ એ છોડી દો તો થઈ જવું મૂળ પ્રશ્ન મારો હજુ ના આવ્યો કે માણસે કોઈ પણ થવા માટે ભાવ કરવો થઈ શકે ભાવ કરવાનો જ નથી આપડે બીજું સમય દ્વારા અલગ છે દાદા ખોરી છે માલ થયેલો પણ તમે તો પાછા મુશ્કેલા છો એટલે ચાલવા જવું પણ ચાલવા જોડે થઈ જાવ સમય એને ચાલવાનું છે કે હું કેવો એટલે જવા નતું તમે પૂર્વ ભૌ માં આવા ભાવ કરેલા માણસ દીકરી એ ભાવ એવો ના કરે કે મારે રાજા થવું છે તો થઈ શકે હા એ કઈ રીતનો ભાવ કરે કે રાજા થવું છે કે ભગવાન થવું છે નહીં નહીં આ જે અત્યારે આપણે જે જ્ઞાનમાં કહીએ છીએ કે પૂર્ણ ભાવ કરેલા કે આ ભાવ આવ્યા હા એ કઈ રીતનો ભાવ માણસ કરે છે કે જે પરિણામમાં આવે છે હું એ કહેવા રૂપકમાં આવે છે આ ભાવ દેખાય ને માણસો બહુ ઊંચા ભાવ નહી કરતા હોય માણસ ઊંચા અને ભાવ કર્યો ના મળે બરોબર આપડે ભાવ ના કરીએ ને બે વાર એટલે મનમાં એમ થાય ઓછા ઓછી પાછો જોવીએ ઓછા ઓછી પાછ જોઈએ એવું જે મનમાં ભાવ રહ્યા કરે એ ભાવ કરે પણ હોય આપડે તો આવું જોઈએ હોય તે દુઃખ ના ભાવ કરતો હોય આ દુનિયામાં જે બધા પોતાની જે શિક્ષા હોય ને એવું દ્વાિક હોય છે ભાવ થી ભાવ ના કરતો હોય પણ मे बेखा नहीं करे મારી કોટા નક્કી કર્યો હં મારો હં એમને હંડ્રેડ પેટે લખાયું કે એક તો સારું ભણતર મારે જોઈએ અને ગેસ બંગલા જોઈએ મોટર જોઈએ રેડિયા જોઈએ ટીવી જોઈએ તો બધું છે અને શું એ લખાયું અને મેં શું કે મારે તો આ ફક્ત ઈરાવા જેવા મળી જવા જોઈએ તો કે છોકરાનું છોકરા હોય તો ચાર્જ નહીં પડશે બીજા બધા ટકા એટલે થયું જ નહી આ મકાને ભાવ એટલે બધા એસી ગયા જેમ કેવાય જો આ પીયા પછી છોકરો મરી ગયો મોટા બે વાગ્યા પહેલા હતા છોકરો હતો તે મરી ગયો કોઈ કહે પટેલ ની વાત પટેલ ની વાત કરીને છોકરા છોકરા છે અને ભવિષ્યમાં તો આ નહી જોઈએ ભેગા થાય કહેજો અમને પેલા બધું કઈ લોકો પણ અરે ભાવ કરે પણ પુણ્ય ઓછી હોય તો ભાવ ફરી ગયો ને હા કેવી શું આ પુણ્ય ભાવ તો પછી કઈ આવ્યું નથી પુણ્યને ભાવ લેવા દેવાનું ભાવ છે ને એનાથી પછી પુણ્ય એ ભાવી છે ભાવ તમારી માગણી છે તમારું સ્ટેટમેન્ટ છે આવતા ભાવ તમારે જોઈશે कि स्टेटमेंट है और पुण्य ने पाप जो तब लोग बंधाए लोग स्टेटमेंट मिली से अंदर पुण्य आता है तेमें सुख ही सारू लगे पाप आता है युष्ट खराब लगे तो दादा पुण्य ने लीधे पुण्य ने लीधे लक्ष्मी मिली हो પણ અરે આપડે ભાવ કર્યો હોય એવું કે મને શ્રીમંતુ નઈ કારણ કે પૈસા રોમે કરી રહ્યા કાળો વધારે કર્યું શું અભાવો નું કાકોર આગળ કંપની એટલે એમને લોખડ આપતું જ સરકારને કોન્ટ્રોલ તેમાંથી કાળો બધા કરવો નહોતો પણ અગિયાર રૂપિયા આવે અને બજારમાં તેત્રીસ રૂપિયા ભાવ એટલે બજાર પછી કાળો બધા કરવો નહોતો પણ પેલો માલ વપરાતો જ ને એમનો પ્રવાબ પડી જતો હતો એટલે મનમાં એમ થયું થોડું ઘણું કાઢી નાખો આપણે પણ કાળો બજાર થાય જ નહીં આપણે કારણ હોય બે ચાર તમે સાહેબ ના કરો તમે મોટા માણસ છે પણ મારા દિવાળી આપો કે શું પોતરી દયા એટલે પોતરી હાલ પડ્યા એટલે હું સમજો કાપે ડબલ કાળો બધા કર્યો સિમેન્ટ ત્યાં સિમેન્ટ ઓછા નાખ્યા કરિયા ઓછા નાખ્યા બધી જ જાતના પૈસા કાઢવા લાગે આ બિન તમને એકલા ઉપાધિ ના કરે નહી બિલકુલ એ વિચાર જ તો થઈ ગયા પછી બોજા રૂપ લાગે ને હીરાબા માં ગેલો ત્યાં આવ્યા હોય ને એવું તમારે બહુ સારા બધા તમારે એમની કુનિ પડી ને પટેલ ડોક્ટર ઠાકોરભાઈ પટેલ એમનો મને સવાલ એ કોયો કે આજે જમવા આવો એટલે મેં કીધું આજે દાદા ભગવાન ને મળ્યા ના છે અને તો કે દાદા અમે પટેલો બધા ખોટા છે કે દાદા ભગવાન અમારે ગોસાલ પક્ષમાં થાય એમનું આપણી બધું શક્તિ છે એ હવે અમને બાંધ્યું છે અને હવે અમે લોકો બધા છૂટો થઈ ગયા છે અમે લોકો નહીં એમ કે અમારા પટેલ હોય એટલે અમને કઈ કિંમત નહીં ચાલે કિંમત નહી કે અમને હવે દાદા ભગવાન છે હું કન્વિન્સ થઈ ગયો પણ એટલે કઈ ખબર પડી નઈ કે આટલું બધું જ્ઞાન છે અહિયાં હવે અમારો આ જે ભાવ થયો નથી ભેગું થવાતું જાણી છે ભગવાન જેવા થયું મેં કહ્યું પછી તરીકે જગ્યા નઈ રહે અત્યારે હા જગ્યા નથી બી તમે જગ્યા કોઈ તપાસ પછી પાછું કઈ લાવેલ જાત કે ભગવાન ठीक है हमारी पटेल जात के ने ताली एली आड़ी कौन भाई माने नहीं हुई तूने कहती है तू कीदार करो हम्म हम्म के कल रे उड़े यूं ही कलयु हां गति मुर्गीदार बन गए गति गली मुर्गीदार गाय के गाय का के गाय ने जाए છોકરાની જગા થયા જબરીપુને સંજોગ લખના ભાવે સંજોગ લખના સંજોગ લખણ ખબર પડશે સંજોગ શું જેનું થયું અવલંબન નથી ભયંકર દુઃખ પડે છે તેનો જ આ નામ સંતો તમાજોગમ સર્વમ શિવ ભગવાન તમને વતરાય દીધું આવું મારે મન વતરી કયા કરવું આવું કરવું આપણે વતરાય છે તો દાદા આ સંયોગો જે છે તમારા ભાવ થી ભેગી થઈ છે તમને ગમો કે ના ગમો એટલે પુનઃ ગમે ખરાબ લાગે આને બધું ના ગમે સંસારમાં રાખેલા માણસે છોકરી આવું ગમે અને પાક આવું થઈ આવે ત્યાં છોકરી કટકાવી જાય સાહિત્યકારો માં એમાં એક એવી સમજ છે અસર છે કે દાદા ભગવાન કૃષ્ણ ભગવાન ને મહાવીર ને રામ ને કેવા ને માનતા નથી પણ જે કઈ છે ભગવાન આ પ્રમાણે ચોક્કસ પોલી મા રામચંદ્ર કૃષ્ણ ભગવાન ભગવાન એ ભગવાન એ પરોપ થઈ ગયા અને પ્રત્યેક ની કિંમત કિંમત અચોક છો સાહિત્ય દ્વારા આવતા ખટકાય છે આ પત્રકાર છે આપણા બારોટ ના દીકરા છે आ, एक वर्ग एवं करे પણ એમની અંદર એવી માન્યતા છે કે દાદા ભગવાન આ ભગવાન ખુલાસ હોય તો હું જે ભગવાન ને માનસ છે કોઈ પણ માણસ હિન્દુસ્તાન ને કૃષ્ણ શું છે श्राव महीनोप करता खंडन थे दादा खंडन नहीं करता भगवान प्रत्यक्ष दादा भगवान ने मैने से थे तो खेरा जगह ना कही कारण आत्मज्ञानी जरूरत એ કે તમે આજે છો કે હું અનંત શક્તિ વાળો છું હું શુદ્ધાત્મા છું બુદ્ધ ભગવાને પણ આપણી માફક મનુષ્ય ને એનું ગૌરવ આપ્યું आज सुधीना कोई बगवान, ने, बगवान नी नी पर बगवान भगवान, भगवान मनुष्य ने भगवान नहीं मानता था बुद्ध भगवान मानता मनुष्य जातने कहू के बुद्ध छो बे मनुष्य जापरव ना जे आप हरिश् आप ये बुध जुदूत गौरव बुद्ध भगवान ने आप अरे बुद्ध એ છતે આત્માણિક માનેદાંત ધર્મ અને જૈન ધર્મ આત્માન્યતામાં એટલે જો આત્મા પ્રાપ્ત થયો નથી એ બુદ્ધિ ના પર ગયેલા છે બુદ્ધિ પૂરું કરી છે લાસ્ટ લે મંગળ્યા વર્ગ જ્ઞાન થયું બૌદ્ધિ થયું થયું ગૌતમ બુદ્ધ થયા એ એ માનતો નથી કેમ કે એની પાસે જે વર્ગ આવે છે ના માને માનું છું આ બધા નઈ એ નથી હવે દાદા ભગવાન ના અસિમજી જગ્યા કરીએ તો અમારી માઇ જાય એમને એક પ્રશ્ન છે કે એક બાજુ રામ ગાયત્રી દેવી કે કૃષ્ણ ભગવાન એમના બધા ફોટા મૂકીએ અને બીજી બાજુ દાદા ભગવાન નો ફોટો મૂકીએ તો એમની સાથે દાદા ભગવાન ના પૂજા કરી શકાય કે નહી દાદા ને પણ નથી છોડવા માંગતા એટલે બંને નું અમે સાથે કરી શકીએ કે નહીં જોવા ટકાજી માથાની પેલા જે દાખલા તરીકે દયાનંદ સરસ્વતી દયાનંદિ પૂજાનો સખત વિરોધ કરે આપણે આ દાદા દાદા ભગવાન ને હું નમસ્કાર કરું કામ કરું બરાબર એટલે બધા લોકોને આપડે સમજણ પૂછવામાં ભૂલું લખ્યું હું દાદા ભગવાન હું નમસ્કાર કરું દાદા ભગવાન હોય ને કસન જોડે આજે એટલે આ દાદા ભગવાન બોલતા નથી અગર પટેલ પણ નથી બોલતા કબૂલ કરતા નથી અત્યારે દસ વર્ષ પછી કબૂલ કરો દસ વર્ષ તમારા મગજ માં આવતા રહેતા હતા જેવો બાદ જોઈએ ત્યાગ કરી રામ તમારે રામ ને પ્રાપ્ત કરવા છે તો તમને શોર્ટકટ ને બદલે સાચો રસ્તો બતાવે કે ભાઈ આ શ કરો આ કરો તે જે બી તમને હેલ્પ કરેલા દાદા ભગવાન સાયન્ટિફિક પત્રકાર છે દીકરા છે જેમ પૂછો ને બધા કે ભગવાને ઉપસ્થિત કર્યું હા એટલે લોકો જે માને છે ગળ ક્રિ છે તે મુશ્કેલી ઉભી થાય છે ભગવાને ગણ કે સર્જન કરેલું છે એમના સતી નું આ સર્જન છે અને અત્યારે આપણે એવું વિધાન કર્યું કે ભગવાને આ દુનિયા નું સર્જન કર્યું સે મારવાનું શું છે માનું છું રામ ક્યાંથી આવે રામ राम, राम जन्म पहला तो कोई ने ले थी ने नहीं उपर, थे। तो रा, राम तो थी, थे। थी दाता पहले अरेट हो राउंड राउंड એક લિમિટ એવી હોય છે કે અહીંયા આગળ કે હાઈ લેવલ શું ત્યારે લો થતું થતું થતું અહીંયા આગળ લો થઈ જાય લો અને પછી અહીંથી હાઈ થવા પાડે છે હાઈ થતું થતું થતું અહીં હાઈ થઈ જાય અરે થાય એવી રીતે ક્રમ ચાલ્યા કરે આમાં ખ્યાલ ના આવ્યો કે આજે તમે જે ક્રમ બતાવો એમાં થોડી સમજણ ના પડી મને એ બહુ ઊંડી વાત છે હવે શું વધુ ટાઈમ લાવો આ તો આપણે રસ્તે જતા હોય રાખીએ શું વધુ ટાઈમ રાખીશું પોતે નથી માનતા મારી પાસે પણ એ આવતા એમની પાસે આપડે અગર તો મારી પાસે એવું ઈચ્છે નથી જતો આપડે શું કરીએ લોકો શું પતાવે જગ્યા રાહુ બી બતાવે ક્યાં નથી ભગવાન વરસા तो आप ते समझो बॉडी थेरेट करे बाय न्यूट्रल यू पॉइंट नॉट बाय एक्स बाय इंडियन यू पॉइंट बाय न्यूट्रल यू पॉइंट नॉट बाय एक्स यू पॉइंट के बराबर है तुम्हारे बताना हकीकत माने पर वास्तविक पा नहीं बात तो एक वाली इतने के वास्तविक मतलब छे तारे हां ते मैं कहूं कि वास्तविक पा ओनली साइंटिफिक सरकमस्टैंट्स एविडेंस जब आपा सब सबूत एविडेंस बाहर में देखो तो कितना कारण ले के तुम्हारे बेघर थे हो ભેગો થયા પછી આ તને સ્પેસ બની આ આ ડ્રાઈવિંગ